સ્વામીનારાયણ ગુ રાજકોટ જવાદસ્થા બે હજાર ચાલીસ ના ચોરાશી ગઢડા મધ્ય પ્રકરણ નું સત્તાવન મુહ નામ્રથમ ચાલુ भगवान प्रीति कर ते एक सत्तारूप रही है तो जैसे ज्ञान वैराग्य कर आत्मा कोई, कोई जात नहीं ભગવાન એટલે એમ કે આત્મા એ શરીર ના ભાવ નઈ છો કીધું ને ગુણ થી રહીત માં એમ કે જન્મો છે સરિકારો જેને વિશે માયા અને માયા કાર્ય જે ત્રણ ગુણ ને તે ઇન્દ્રિયો અંતકરણ તેનું કોઈ આવરણ નથી ઈ તમને પૂછો હું કયો એનાથી પર ભાવ માં વર્તી ઇન્દ્રિયો અંતરણ થી પર થઈ અને ભગવાન માં પ્રીતિ કરે શું કયું દેવું કરવા સાંભળું છું બરોબર એટલે ત્રણે ગુણ ના ભાવ શું ત્રણ ગુણ ત્રણ ગુણ ઉપર છે ઇન્દ્રિયો અંત કર્ણ ઉપર ભાવીઓ તમે એટલા રોકો પણ ત્રણ ગુણ ભાવ એ થી પડશે એ નથી રોકાતા રોકાતા આટલા બધું એટલું તું તમારી પાસે વંચાયું ને તમે જોવા કયો એમ કાર્ય ભાવ કીધા એમ ત્રણ ગુણ ના ત્રણ ગુણ માયાશ ભાઈ હું છોડતા નથી હા ગુણ એટલે દોરડા દોરડા ની એવી ગાંઠું વળાઈ ગઈ છે અને ગાંઠી છૂટે નથી ત્રણ ગુણ એટલે સત્વુણ પણ બંધન કરે સુખે સમજે છોડતું નથી ભાષામાં કેટલું ઊંચું લખ્યું છે એને આપડે જોવાનું બોલો જેને વિશે માયા માયા ના કાર્ય જે ત્રણ ગુણ ને પણ જેને જ્ઞાન વૈરાગ્ય કરીને એનો સર્વ પ્રકારે નિષેધ કરી નાખ્યો છે શું જ્ઞાન વૈરાગ્ય કરીને માયા જે ત્રણ ગુણો દેહ ઇન્દ્રિયો અંતરણ એના જે કાર્યો છે એના જે ભાવ છે એને સમજી છે એમ પણ એ આત્મસત્તા રહેકુ આત્માને વિશે આવરણ જેવું જણાય છે અજ્ઞાને કરીને જણાય છે પણ જેને જ્ઞાન વૈરાગ્ય કરીને એનો સર્વ પ્રકાર નિષેધ કરી નાખ્યો છે જ્ઞાન એમાંથી કાચી નાખ્યો મૂળ તો ભાવ આત્મા નો તો શુદ્ધ છે ચેતન છે વિકાસ રહી છે અને ઉલિયા આવરણ કરવા આવે તો આ છીએ હાથમાં રાખવી કાપે કાપી નાખી બે જોઈએ तो आत्मा रूपे हूँ आत्मा, आत्मा छू विवरण तो आत्मा थकी पर नारायण वसुदेव માયા નું આવરણ નથી તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિશે તો માયા નો લેશ પણ કેમ હોય આત્મા માં સ્વપન માંથી જાગૃત થઇ જાય સ્વપ્ન માં રડવા માંડે રાયડું નાખે પડખા વાળો પેલા શું છે જયારે જાગૃત શું છે પણ રાયડું કેમ નાખે જ્ઞાન રૂપી શસ્ત્ર કરીને આ ભાવ કપાઈ જાય પછી તો એનો પ્રકાશ થાય રાયડું મટી જાય પછી ઘણી ઘણી વખત આપણે હરિલામૃત માં આવે સુધી મમતા દુખ કે મમતા દુખ કેરું શૂલ છે મમતા માં જ સહસૂલ છે બ્રાહ્મણ તો એક જ દીકરો પહેલો વહેલો પોતે ભગવાન ની દયા દે નીકળો થવાનો ભાઈ નો ખાટલો હશે પથારી બાજુ પર બારી પોતે બહાર બેઠો અંજામ લઈ પણ જોઈ જોઈ ને જોવે તો એટલું જ આવે સોતકે પિતા મરે એ ટાણે આ છોકરો જન્મે છે એનું એનો બાપ જોવેરવી ને જોવે તો મુખ જોકેતા મરે બે માંથી એક મરે અત્યારે સ્વામી સામાન્ય ત્યાં કેવાય છે કે અંધારી ચૌદસ ને દિવસે કે એવી રીતે ચોમાસ ને દિવસે એના મા બાપ ઉપર એની અમુક પ્રકારની વિધિ છે એ કરવી જોઈએ ત્યાં દોષ જોયો વ્યાધી નો બાર દીકરો જન્મે છે એનો હર અને બે નું આ અને હું મોઢું જોઈ મારે મારે તો ઈમખી પાછું એ વિચારવા મરો ઘણા બધા સમજાવે પણ જોઈ જોઈ ને જ્યાં જોવે પછી કઈ ગણે હશે એટલે નક્કી કર્યું આ દીવકા નું સાધન છે એટલે અહીં ઉછે મારું નામ રેસ દીકરો છે એમ નામ રેસ અને હું ભગવાન ને વયો જા થઈ કોઈ ઉપાય નો દેખાણ સન્યાસી થઈ અને ચાલુ નીકળી દે પણ પાછું બે જો આજુબાજુ તો આવડો મોટો થાય ક્યાંક ભેળો થઈ જાય અને મોઢું જોવાઈ જાય તો એક મરી જાય માટે આજુબાજુ જ રહેવું નહીં સમજ્યું પછી ભગવાન ના માર્ગે વળવાનું રાખ્યું પણ ભણેલો ડો જ્યાં જાય તેનું દાપણ તો દેખ ધીરે આશ્રમ થતો હજારો માનવીયો કથા વાર્તા કરેલા જમાવટ કરી દેતી આ વાત ભૂલાઈ ગઈ ને આ વાત હા સુ થયો રમવા બાળક મંડળી ગયો દીકરો હોળ વર્ષ નો થયો છોકરા રમવા જાય રમે દળી વાગી દોશી ને દીદી ગાયો રમનાર જોશી ને જોશી નો છોકરો જોશી કેવાય હું બાપ વિના મારે મેણું કેટલું મોટું મારી માને મને બે છોકરો ઉલ્લાસ થઈ ગયો એની માને કે મારો બાપ કોણ ભાઈ તારે એની બાજ આ ખોળવા જાય વળી ઉકા થાય એટલે એની સાથે પાડોશી ને તૈયાર કર્યો એના ઝેબડો પાંચસો રૂપિયા હું કે હારા નબળા સમાચાર પાછા મને આવે તો ખરા જૂના જમાના માં સાધુ સેવા હતા એ બરાબર આના આશ્રમ માં પોચ્યા રાત્રે ત્યાં રહ્યા સન્યાસી ને છોકરાનું મોટું વહેલું થઈ જો તમે ગ્રસ્ત નું ઘર છે હારિબ હો ઘર ની વચમાં છોકરું મૂ ને મૂતરે વિષ્ટા કરે એટલે તમને કંટાળો આવે મૂકી દીધું એટલે આવડા ને તો પંદર વર્ષ થઈ ગયા પંદર વર્ષો પેલા આકડી લઈ ને આવ્યો છે શું છે આ ઉતર્યા તો બાધુ બગાડીને છું આકડો મારવા લઈને બાર મકાન ની બાજુ પર સં્યાસી મારા મજા ના છોકરો મરી ગયા જળ રે બોલ તો મો માણસો પૂછવા ની ગયા પેલા સં્યાસી મહારાજ સાંભળવા આવ્યા કું કામ તમારું કોણ તમે ના શું થાવ મોટો થયો કોઈ પણ બાપ હોય એમ મેણું મારે એટલે બાપ ખોલવા નીકળેલા એની માફ એ સં્યાસી થઈ ગયા છે ખોળવા નીકળ્યા હવે આવો સાંભળે મમતા દુઃખ કેરું મૂલ છે મમતા માં સહસુ બીજનો ગયો હજ સુધી દિલમાં લે સદયા ત્યાં સુધી પાણી બધા સન્યાસી મારા ને શું થયો બધો પરપોટો ફૂટી ગયો પણ થાય શું ભાઈ આપડે ખરેખર તમે જોશો ને જો હું બેઠો છું તમે બધા જીવ માં બધા ખેંચી ને ભેળા કરે પણ જો આ ઘડીએ દેહ ના સંબંધ નું કઈક તો હું કઉ નો ભેળા થાય કોઈ હવે આવડો આનો દીકરો કે સં્યાસી સાધો હો ભગવાન વયત કર આ કરો છો એમને ભાવ પેદા થો થાય ભાઈ બહુ લાંબો કારણ માંગે છે તમારે આગ્રસ્ત ને કઈ તમને કહું તમે હમણાં જ વલ્લભભાઈ ને વાત કરીને એના ચેલા માં એ થશે નહી હોય તમે ભૂલા પડો નારાયણ વાસુદેવ તેની વિશે તો માયા નો લેસ પણ કેમ હોય એવી રીતે ભગવાન માં કોઈ રીત નો દોષ ના આવે જો તમારે દીકરા નો હોય પણ વાસ ના હોય ભાઈ નો છોકરો દીકરો એવડ ને ઘરે પાંચ નાનો હોય ત્યાં સુધી કયું કરે પછી એનું કયું કરતો હશે ને કન્યા નો કરે એ પારકા કરે પણ આને બો હોય એટલે આ ખોરા દેહારે વાતું કરે અમને પાછા કેવા આવેલી છતાં એનો મોમત રાખી દેરીથી હું એ વખાણ બઉ સવારે સારું તમે અખોડો લીધો ભગવાન હાર કહી થી પૂરી ભાવો મોટા વધે વાત વધે હવે ઊંડા ઉતરે એવો તો કોક જ નીકળે કે આપડે પરવારો મિલકત શું કામ માં આવશે પુનરભી જનની જઠર ઈ હજી એની માથે ઉભું છે એ તમે આટલી હું ના થાય બઉ ઊંડો વિચાર કરો ને અને ઈવડા પાછા જે બંધન વાળા ઈ તરી જાય એવો હોય એનો બંધન વાળો માને અને પોતા મોટા માને પાછા છૂટતું હશે ના છીએ આપડે બોલીએ ના ના છો રસ્તા પાયા ટાચી બોલીએ બોલવાની વાત છે દોડું પણ એને સંકલ્પ કરી લે છુ આ દોડું કઈ આવે ઉતારો કરશું એક જાડવે બાંધશું એટલે આપણી કોપી મુકુવા હે જવા દેવા પણ બે ચાર ગાઉ નીકળી આવેલો બે ડબીલામ પાછો રહ્યો ત્યાં વિચાર થયો ક્યાં પહોંચ્યું ખબર નથી હું એમનો રહ્યો આવ્યો જે કોક નીકળ્યો લઈ ગયો હોય તો મારે તો ધક્કો ને નવ નો પાછો રસ્તા નહિ મન વાયુ નું નથી વાયુ એટલે શું કયો જ્ઞાને કરીને વિસારવા આવે જ કરીને વિસાર ઈ તો વિસારવા પણ એ જ્ઞાન ને વિસરતું એટલી શક્તિ ગરીબ માં આવે મોટા મોટા ધર્મગુરુ આચાર્ય ઠલવો કઈ જ્ઞાન જ નથી એક આ લોક ની રૂઢિ પડી ગઈ એટલે હવું છે બિચારું હે એને જ્ઞાન ન હોય કેટલાક ધર્મગુરુ તો બોલે એક મી લે દસ વીસ કઈ વીસ મિલે બધું લઈશું થાય ઈ કોઈ સંતોષ માનતો હશે કોક એવો ની નીકળે છે એનો સદુપયોગ કરે છે તો આ પાંચ રીતે વાપરી ના જગ્યો પણ એના કામમાં ન આવ્યા આત્માના ઉદાસમાં કામ ન આવ્યા મન માન્યુંન મળ્યું ત્યાં વાપર્યા એ આત્માના કલ્યાણ ને અર્થે ઉપયોગમાં આવ્યા મેલ ઉપર મેલ ચડાય તો મેલ ધોવાયો નહી મેલ ઉપર મેલ ચડ્યો કોક મેલું જો એવી રીતે ભગવાન માં કોઈ રીતનો દોષ ના આવે તે સારું આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી અને એ આત્માના પ્રકાશ વિશે વિચાર ને રાખીને સત્તારૂપમાં જે પેશવા આવે તેનો નાશ કરી નાખો જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જે જંતુ આવે તેને નાશ કરે છે તેમ આત્માનો જે પ્રકાશ તેમાં આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે આપડે બધા દેવ પ્રસાદ વિચાર કરવાનો વિચારે નથી જ્ઞાન તો હજી નથી પણ વિચારે નથી એ પ્રવાહ ક્યાં એ રિવાજ ક્યાં રિવાજ નથી જો અત્યારે આવડે આપણી નાચના જોય નથી ના મરે જગત આપડે જ્યાં મરવું બોલો जी जी विना परमेश्वर, परमेश्वर विना बीजे पदार्थ अधिक जन अतिशय त्याग करे त्याग खेल अतिशय अति ફરી પાછો એ ઊર્જાદ ફરી પાછો એ વર્ગે જ નહીં એટલે શું ભગવાન માં ટ્રાય करतो અને ભગવાન હંવારવા માટે આદેશ રૂપ થાતો હોય હા સુધી સ્વાભાવિક પદાર્થ કે કઈ બીધી વસ્તુ હોય એવી હોય શું કર્યું સ્વાભાવિક પદાર્થ નો એ કે કોઈ પરવર્ત હોય ભયાનો ખેડું કરે ત્યારે જ એને ચોક થાય એનો અતિશય આ બરોબર યાદ રહી ન ગાયો આવડો એટલો હાચો છે ને આવડો એટલો હાચો હા ગુરુ કઈક જુદું છે ઘડતર છે ઈશ્વરે કર્યું છે આમાં એકે એક ને ઓળખતો બહુ મારી સેવા કરે તો સેવા મને રોકી ન છે કે ઓળખાયું રોકી ન છે કોઈ ભગવાન ની દયા થી આ ગીતા વાંચતો હું પેલા ભણતો ત્યારે અજ્ઞાને નાવ જ્ઞાનમ તેન મુહિયમતા તે જ વિચાર કરતો કે મારું કેમ મોહ મા હશે ઈ એકલા એકલા વિચાર કરતા હોય પછી કહ્યું અસંગ શસ્ત્ર ઈ શસ્ત્ર એવું તાજું રાખવું અસંગ અસંઘ તેવું રહેવું અને એ અદે નહીં અહીંયા અસંખ રહેવા અને કરું પણ નહી અસં શસ્ત્રે એને અસંઘ શસ્ત્ર છે એ ઉઠું થઈ જાય એટલા માટે દ્રઢે ને લેખ એવું મજબૂત રાખવું ને ચોંટવા કોક આવે તો એ ન શકે ઈ ચોંટી ન શકે એવું મજબૂત અસંખ શાસ્ત્ર પણ મારું અનુસંધાન ચુકાય નહીં અરે આમાં ઘણા હતા ગુરુ નાનાથી ધામ ધમદા તમે ગભરાશો નહીં આ ખબર તમારો લુબડા મને એવું મૂથડક લાગે છે આ મને જોવા માંગે છો બે પાંચ વાર સુધી પણ હું બોલું નહીં નહીમાન આવે એટલે એક લાલી હતી એ તો બઉ તમારે મેરિટ કરે એનું નામ ઉપનામ લાલી સ્વામી શું છે શું છે કઈ કરવા બપોર પછી ત્યાં વચમાં મારા આસન ની નજીક હતું આવીને લાંબા થઈને હું તા એટલે લોટ ખરે હું છે માનસ સ્વામી થવાથી હું તમારો સાધુ છે અમે એ ત્યાં કરીને દેવા જઈને મારો રાખતો નથી માનંદ સ્વામી મને દખવા બીધા એમને જાલી લે છે એ લોટો એમ ત્યાં મૂકી આવ્યો હતો અડુઆ હવે અડુવા દેવા એ અસંઘ શાસ્ત્ર છે અસંઘ શાસ્ત્ર છે પણ હવે આ શીખવું નો આવે તો આપણે દેખાયું છપાય મુંબઈ છપ્તા ચતુર્ગત કોઠારી મોટા એ અત્યારે હાજર ઓરડા નો જે હોટલો અત્યારે ત્યાં મૂકે અને પોતે બેઠક હોય પછી ગોઠવાય સભા બે હાઈ ચાલપ માં બેહાયો પોતે બઉ મુખ્ય મારી ઉપર યાદ રાખ આપડા ઉપર નવા વચાંગ કોઠાર માં હશે એને વિચારજું કે ધર્મ ની અંદર આપવું આમો નીકળ્યો મેં દોડ લીધા મીંડ્યા ખીજા દેવા મીડિયા વચ્ચે છે એકલા અંદર બેઠા તા સ્વામી નાનીકળી પગે લાગી પડખે દીધું એનું ધ્યાન નઈ અને હું એવું જો એને ખબર પડે પાછો હું નીકળ્યો તો મને કે સાધુરામ વચ્ચે એટલે આ બધી વસ્તુ એવી છે કે આપડી પોતાની કઈ ઠીક નહી આવડા ને નાના થી આ ટેવ પડે જાય અસંગ છે તમને ગ્રસ્ત ને લાખો રૂપિયા આવે અડુઆ હાલતું હશે મેળવવા હતું ત્યાં દાખલા કરે કાઢી નાખો એના એ બંધન નથી ગ્રસ્ત માટે બંધન નથી જે તમે ન્યાય માર્ગે મેળવ્યું ખરેખર તમારું છે પણ તેનો સદુપયોગ કરતા શીખવો જોઈએ એટલું તમારે દુરુપયોગ ન થાય પોય આપણા વખાણ કરે માન કુપાત્ર માં જાય એટલે તમને પાપ લાગે પાછું અને જો સુપાત્ર માં તો તમારે બરાબર હિત માત્ર હોય એ ગ્રસ્ત માટે અને આને અસંઘ શસ્ત્ર એના કરે એને છે અને